બીજો પ્રશ્ન છે જીવન ના સુધાર નો પ્રમુખ પરિબળ કયું કેવાય જીવન ના સુધાર નું પ્રમુખ પરિબળ કયું કેવાય તમને નાગમ તો બીજું કુ વ્યસનો વ્યસનો આશ્રય વૃત્તિઓ આશ્રય વૃત્તિઓ સારી વસ્તુ નો સંઘ જીવન નો સુધારવાનો પ્રમુખ પરિબળ છે સારી વસ્તુ પ્રવાસ જવાય ને તો એ પણ પજન થઈ જાય સારી વસ્તુ નો સંઘ કુસુમ આપ્યા છું જેમ બને તેમ સમજે ને જ્યાં હોય તો સત્સંગ પોતાની યોગ્ય ફરી કરવો નહીં તો જગત નો ના કારણ ગળિબ છે ને ગળિબી છે કે ઘરમાં કુસંગ બહાર કુસંગ જ્યાં કુસંગે તમને લાગે એવો કુસંગ જોયો જોયો નહિ જોઈએ નથી માં રહે માતા સાહેબ તમને કયું પસંદ માં જ એથી મોટું નથી બીજું પતિ તમને ભેગા થાય એટલે માણી પૂછે કે હવે તું આગળનું એ બતાવી દે મારી સાચી પોતાના નિયમો ને જોડીને પણ પાપ મુક્તિ આપે છે દ્રષ્ટાંત સહિત સમજાવે છે પોતાના નિયમો ને જોડે ને એ ઈશ્વર ના કહેવાની ઈશ્વર હોય નિયમન પુણ્ય કરે છે પાપ ને પાપ નું બેલેન્સ કરવા માટે પુણ્ય કરે છે એ બધા શું બીજી જગ્યાએ જઈને ગોથા ખાઈ રહ્યા છે પાપ નું પાપ નું બેલેન્સ કરવા માટે પુણ્ય કરે છે प्य करे, करे तो फल भोगव भोग छूटको नहीं पुण्यप जो पुण्य ऐसी धोवाई जत तो अक्कल वाला है भोग दवा तैयारी છે પાંચે ઘર ને હોય ખરા વણીકો બઉ અમારા પટેલ નું તો ધર્મ ધર્મ પ્રાણ પ્રાણ દેશ કહેવાય છે એમાં અવતારી પુરુષો સંતો સરિત્રેશકો યોગ્ય તપસ્વીઓ સદપુરુષો અને લોકસેવકો નીકળતા હોવા છતાં આટલું બધું દુઃખ અજ્ઞાન આટલી બધી નીતિ કેમ છે ના ટ્યુશન બોલાવી ભણવાનું કે સ્થાન ક્યાં છે મનુષ્ય પણ ખોઈ રહ્યા મનુષ્ય પણ જે છે તે વેચી રહ્યા કોક જ એવા છે જે મનુષ પણ સુધારતા પ્રાપ્ત થઈ વેપારી હોય કરી જે વેપારી જેના રૂપિયા લે તેના વ્યાસ થઈ પાછા પાછા શા માટે આ બાદ છે સિદ્ધિ પ્રાપ્ત કરવા સિદ્ધિ લાખ રૂપિયા એ નઈ સીધી વટાવી ખાધી થઈ રીતે હા સિદ્ધિયો વેપારી ને આવી સિદ્ધિ થાય તમ તો અમુક પ્રકારની થાય એટલે સિદ્ધિ શું છે कार्य कर लाभार्थे थी जो स्वास्थ है दान પૈસો લેતા સ્ત્રીઓ તરફ ધરતી કરતા હોતું નથી આપડા ભારતમાં એવા સારા કોઈ સંતો ઘણા બધા થઈ ગયા છે પણ તે છતાં આટલી બધી અહંકાર સંત એટલે અહંકારી હોય અહંકારી બાપજી આશીર્વાદ આપે એનો આશીર્વાદ પડે જો કદી અને લક્ષ્મી ના લીધું હોય તો આશીર્વાદ પડે અને સ્ત્રી લીધે સિંહ એટલે સિંહ નો દોષ નથી પરિ નો દોષ છે શું તમે પાણી લાવે તમારી વાઈ તમારી જોડે ભરે છે એટલે હોય આગળ દુકાન માં ના જવું આપડે એવું એક રૂપિયાની શાંતિ આપશે ગોલાબારી પેલો કહે છે કારણ કે હોલ વાંચવાનું વાતે એમ થઈ ગયો કરશે બીજો જથ્થા પણ દુકાન હશે ક્રોધ ની જથ્થાબંધ વેપારી હશે દાદા ક્રોધ એ ક્રોધ નો જથ્થાબંધ વેપારી હોલસેલ ના જેની પાસે જે માલ નથી એની પાસે આપડે આશા આવી મહાવીર નો જે શિષ્ય હતો તે મહાવીર ભગવાન નો શિષ્ય હોવા છતાં વિરોધી થઈ લો થઈ ગયો વિન થઈ ગયો ભગવાને શીખવાડેલી સિદ્ધિ શિષ્યો બની ગયા ખરાબ થઈ ગયા એટલે મહાવીર ભગવાન ને બીજા લોકોએ શું કહ્યું શિષ્યોએ કે સાહેબ તમારી યાદી માં શું કહ્યું અમારું તમે રક્ષણ ના કરો ફરક ના ખોલતો શું કે છે તમારી હાજીમાં મારી ગયો ના કર્યું કે જીવનદાન આપવા નથી આવ્યો હું તો મોક્ષ નું દાન આપવા આવ્યું કે સિદ્ધિ ભગવાન અંગુઠ વાળા આવે ત્યાં દુનિયામાં થાય શું કહેશું વાપરે નહીં વાપરે જાય વેપારી સિદ્ધિ એટલે લોકો ના આપડે માટે એટલું એ થવું બધું ને પેલી આંતરિક સિદ્ધિ હોય છે પૂરી થાય અથવા થઈ જાય ન્યાય પરંતુ અમુક ક્રિયા થયા કરે અને ત્રાસ આપે વિકલ્પ હોય નહી ત્યારે પણ ન્યાય સમજવું એ ત્રાસ આપે તો થાય છે ત્રાસ આપે એટલે તપ થાય ને તપ કરવાની જરૂર એ વ્યવસ્થિત જ છે શું છે વધુ નથી જ્ઞાન લીધેલું છે બધું લખેલાય કોઈ ત્રાસ આપતો અને જ્ઞાન પૂર્વક ભોગવીએ તો તપ કેવાય અને અજ્ઞાન પૂર્વક ભોગવીએ એ સહન ચીનતા કહેવાય હા સહનશીલતા શું છે કે અમુક વખત સહનશીલતા કરવી ખોટી છે હતો કે લોગ નઈ આ નિષ્ચા લોક છે શું છે નિષ્કામ લોરેલું લોક અજ્ઞાન વગર લોકલ હોય તો લોક કરે જાય સામે ના જાય એટલી બધી લો પ્રકૃતિ એ બધી દેખી થઈ ને આટલું ભેગું કરેલું ભરી ન પછી બે ઉંધેડા પડે ને કલા ઉંદરો કરે આવ અને ફ્રી ના હોય ગમત્રી પાડે સરસ છે આ આ ગ્રે પંજો મેં બહુ જ ખુદ જ કરતો કે ના મને જબરજસ્ત કરતો انا જબરજસ્ત خلاص કોંગરા મને તહેન જબરજસ્ત કરતો આ કિસ કરો અનુભવ કરતો હોય એને શાંતિ કેવી રીતે થાય સંસારી માણસ ગુંગળામણ નો અનુભવ કરતો હોય એનો એને શાંતિ કેવી રીતે થાય આ બધી દુકાનો ફરી વરવું જે દુકાન માં આ દુકાનો નઈ સંતો ની દુકાનો સંતો ની દુકાન માં બેસુ કહેલા હોય પણ શાંત હોય લાગે બે અને બેઠા પછી બોલે ત્યાં પછી અશાંતિ ના થાય શાંતિ વધતી જાય નહીં જાય એક વાત જે બાબત નો ઘૂંગરામ થઈ જાય ને તે બાબત વકીલ મળે જાય અત્યારે કોઈ માણસ કોઈ માણસે દાવો કર્યો ટોંસ લાવ્યો એટલે બીજા નિવારે ના જી બાબત ગુમરામણ થાય ગુમરાવાળી બાબતો હોય પછી નહી તો બધો ફરી કાઢે છે મારી માસ નો છોકરી અને તેના છોકરા નો આ તો ત્યાં સુધી રોકડા કરી શકતી પણ આ દુનિયા નું કોણ બના છે એ ભણ નથી અને હું કોણ છું તે ભણ નથી એટલે દુનિયા કેવી નાનો પછી એક ને એક જોડી અને થિત વાર શું થાય પછી એક ભાઈ તારા ઘર સારા કુટુંબ હતા અને મોટી ઉંમર હતા અને કારખાનો હતો એમને કહ્યું ભેટ ના ભાઈ ને ઓળખો એ ના ખબર પડે આપણને પછી મને પૂછ્યું કે ભાઈ ને સીધું ઓળખાય કે છે ઓખું કે છે જેવી જો હિન્દુસ્તાન સ્વતંત્ર આપડે આપડે ઘેર સ્વતંત્ર થઈએ બહાર સ્વતંત્ર થઈએ સરકારે આપણું નામ ના દે કોઈ આપણું નામ ના દે ભગવાન પણ આપણું અને ફક્ત તમને જે બેડીઓ ચોટી નાખ્યા છતો સતત જ છે બેડીઓ પણ ચોટી બોલા કઈ કઈ બાબત ઘૂગરા માટે આવે સંસારી શબ્દ માં આવી ગયું બધું સંસારી શબ્દ માં જો પુરતી હોય ને આ જે વાસના તમારી નથી આ તે દ્વારી છે બંગલો જોઈએ એવું એ રીતે થાય પણ વાસના તો દેખાદેખી થી થાય ને આનો મોટો બંગલો જોઈ મને વાસના થાય કે મારે બી જોઈએ વાસના બંગલો પણ મોટો બંગલો જોઈએ મોટો પોતાને થાય ઓછું દેખાય એને કયો બંગલોડો લાગે જવાબ પડી ભાઈ જે થાય છે તેવો લાગે ત્યારે એનાથી વાસ્તવ નહી કડવા લાગે હા આ જે જીવ માને છે કે આ વાર્ષના મારી જ છે એ હંડ્રેડ પર ઇન્દ્રિયોની શક્ત ઇન્દ્રિયો કેવી રીતે આ મારે કેમવાનું કે સાયડી મૂકીએ હું કરીએ રાખતો કઈ સાયડ કઈ મૂકવા છે હારી છે ના કર્યુંટા હોય ને એ મહા માહોલ મોટો પૂછાય મોટે મોટે કેવું બોલે છે બોલતા જ ક્યાં આવડે છે એ પરિસ્થિતિમાં ઓછું સારું છોકરા શું બોલે કર્યા હતા બહુ થાય માનુષ ની જ્ઞાનેન્દ્રી બુદ્ધિ જ છે માનુષ્ય જ્ઞાનેન્દ્રીજ નથી બીજા અને બિલાડી હાની સાથે ઉપર સુધી તે જઈ ગયા કામ કરે હે ઉપર ખબર પડે માણસ શરીર દુબળો હતો વાત ના કરે જે કરું છું ખાનગી વાત ના કરી જ કરું દુબળો હતો ના રાતે મને તો ધ્વા કરું છું કેમ કઈ બિલાડી આવે તો ઉદેગાડી થઈ જાય તો ના બિલાડી ગમી જાય ઊંધે શું લાગે એ ભલે કુટુંબ આ નો ઉતરીયું એ તો તવના મારી સુબનતા એ ગાડી નથી તમારું કુલ કે મસ્તક ફાટ જ નહી તો એમ કે કપડું કરી તોય માફ નહી કરી દી જોને કદામ જલ્ના બરી મેશી કરી નાખે પાઈટ વાકે આમાં કે આમેર માં કહેવા જેવું નથી ના ને ના બરો ઓ ભુરાં કાલે ના ભગતા સમજાય બનાવટી મૂકો ને ઊંદેડા જોઈ ને બનાવટી ઉંદરડા ઉદાડા જેવા બધું ચાર ચાર બધું કરે જો નાખતી હોય છે દુનિયા પોતે બદલ ઓલ્ડ સાયન્ટિફિક છોકરા આપડે મેં એને કહ્યું ભગવાન બનાવેલી કોઈ ચીજ માં દેખાય કે આ ભગવાન બનાવી શું કહે ભગવાન તરીકે કુંભાર છે કે ભગવાન પરમાનંદ કરે નહીં વૈજ્ઞાનિક પ્રયોગ છે આટલી બધી એકલ બાય નારિયર માં પાણી કોણ ભર્યું ગેસ માં ગેસ પાણી હોય છે ને કેવું ભર્યું ચાલી રહ્યું પગલ ઈચ્છા જ પગલ થયેલું છે તમારે આખો આગળ પધલ થયા ખરે પગલ સવાલ ના થાય એ દિગોંગરામન થાય તો થાય છોકડો એરમો તો મે એક ફોર બદલ સોલ્વ કર્યો પછી ગોંગરામન આ બદલતે એ સોલ્વ કરવા માટે देयर आर ટુ વે પોઈન્ટ ટુ સોલ્વ ધીસ બદલ વન રિલેટિવ વે પોઈન્ટ વન ધ વી પોઈન્ટ देयर आर ટુ વે પોઈન્ટ ટુ સોલ્વ ધીસ બદલ વન રિલેટિવ વે પોઈન્ટ વન વીઅર પોઈન્ટ તો નેમ રિલેટીનાશી અને રિયલ એટલે અવિનાશી વિશી આત્મા બધા ગુંગરામણ થઈ નથી આત્મા એ બધા દુઃખ નથી દુખિયા નું દુઃખ દેખવ્યું છે लोग तो मन दे, ते छे करते खाए પોતાનું દુઃખ વટાડવા માટે એક માણસ ને આમ કમક માંથી કપાઈ ગયું બધું રૂંધી ગયું અને બધું પારું કરું ચપકે લોહી ચપકે માણસ ત્યાંથી લઈ જતા આ બંને બંને અસર થાય બંને આગેવા કઈ અસર થાય તો મારીને શું અસર થાય બુદ્ધ ને શું અસર થાય થાય પાણી ના કરુણા ઉત્પન્ન થાય કરુણા એટલે શું કરેલી ક્રિયા કરિયા થી છૂટશે અને સારી હિસાબ માં આવશે તેની પરિકુણા શું કહે ને પાક ક્રિયા છૂટે સારી જગ્યા જાય ને ના કીધું તો પેટમાં પાણી ના લે કરુદ્ધ ભગવાન ને નહી કરાય નહીં લાગડી થાય દયા ની લાગણી દયા ને લગાય શું થાય બઉન બાકી રહ્યું હંમેશા દયા હોય ને ત્યાં નિર્દયતા હોય કઈ પણ જુગયા છે ત્યાં નિર્દયતા હોય દયા ખરાશ જાય ત્યારે કરુણા હોય અહિંસા હોય અહિંસા હોય અહિંસા હોય હિંસા હોય ને પપૈયા માં જેટલી સ્લાયથી કાઢીએ બધી જ પપૈયા માં જ હોય એમાં કોઈ કડવી ના હકીક ને અહિંસા ના હોય પણ આંશિક હિંસા અને અહિસાહૂતિ એ ધર્મ ની પુરાણભૂતિ થાય છે પછી જ્ઞાન દયા જયા હોવાથી એ દયા હોય ત્યાં નિર્દયતા હોય કોઈ સાધુ ને તમે જુઓ નહી દેતા રે માવ માવશી લોકો કે દાદા તો શું ભૂર્ગી ના ગેસ માર નથી હવે પુસ્તકો નો અભ્યાસ કરી દો બધા દાદા ભગવાન ના અસીમ ધજય કાર आ बोला आ बोला घर बताओ दादा भगवान नासीम जय जयकार કોનું નામ દુ દાદા ભગવાન નું જોયેલા દાદા ભગવાન દાદા ભગવાન આ કર્યું પાણી થઈ શકે નહિ એટલે ભાઈ પ્રગટ થયા આખા બ્રહ્માંડ નો નાશ છે એ દાદા ભગવાન ઈચ્છા ત્યાં બોલશે એટલે બેધારી હોય ને એમાં રખડી મગ થાય શું થાય સંદાસ તો આવડતો નથી ને હું ભગવાન ભગવાન દેખાય નહિ અને આ બધા નો ભગવાન થઈ ગયા વાત માં શું મારે કોઈ નોકરીમાં ના આવે કેવા ભગવાન થઈ ગયા કેવું નોકરી ખે નોકરી લાલતુ ને લાલ કોઈ કોઈ નઈ મજા લાલ હા તો ભગવાન કામ લાગ્યા થયું થઈ ગયો એટલે બોલાવજો હા પેલો મંત્રો પછી બોલાવાનો તમારે સવારમાં રોજ બોલો નવું કલમો માંથી રહી કલમો પૂછતા નથી કેવા ડા હતા પૂછતાકાળી જ નથી ત્યાં ચલાય ના પૈસા દિવસ કેવા મળે તેના પૈસા ઉપજાવતા છે આપડે એક જ કામ કરવાનું છે જેની પાસે જવાનું છે ત્યાં જ માટે કામ કરવાનું કોને માટે કામ કરે એટલે અભેદતા થાય હોય તો આપવાની જરૂર છે ના હોય એમની ક્યાં સારી નથી આપણે ઉછામણી બોલાવે એવું ના હોય ને પછી ઉછામણીમાં નહીં સારી ઘણું ક્યારે આવ્યો અને હવે હશે ગયો ઉછળા મહિના આહારી મગભ પૈસા ઘર ના પૈસા ભાગવાના જોઈએ ખરીદ એમને અનુકૂળ આવે તો આપી જાય શું મહેરણા થાય તો કામ અટકાવવા જોઈએ શું કહ્યું પણ અટકવા નથી તમારો જો સંકલ્પ સાથે સંકલ્પ કરાવ એક માસે શું કહ્યું જાહેર કર્યું ને ત્યાં મને આઈમસી કહેવા દાદા સવા લાખ રૂપિયા હું લોટરી લેતો જ નથી લોટરી પર મને વિશ્વાસ થાય કામ હું જેને પોતાનો વિશ્વાસ કરતા આવતો હોય તો તમારે કામ કરવું કરવું મારી મારફત નઈ લોટરી હું મા લોટરી એ અમુક અમુક ચીજો હું વિરોધી છું શું કહેું વિરોધી એટલે વિરોધી એટલે શું વ્યૂ પોઈન્ટ મારો ફેદ છે